કોના માટે ટોકી જો ને સામી મળે તો દાદા ની છોકરી ખોલી એક વાર બાકી હોય તો બાર વાર બાકી મરવાની ચિંતા છે બધી બિલકુલ થતો જ ને હવે ખરે કોઈ મરી ગયો ને એટલે આવે ખરો ભાઈ પાછો કઈ ચેતલો તો કયો ને બરાબર ભગવાન કોઈ વિચાર ના કર્યા હતા કલયુગ છે બાજુ છૂટી આસમાન પોતાના આસમાન જોય લા મર જતા ભૂલ ક્યા હોય ગીત જાય કોઈ ભૂલ હોય તે ભૂલ હોય સૂરજ ચંદ્ર ગીર જાયગા દાદા ભગવાન બોલને વિચાર રહે ગયા તો આદિન બોલતા દેખ ગાдинસ અપને હાથને નહી બોલને ક્યો હે દે ફિક્ઞાન લે લે લાલ લેને મે બહોત ફાયદે થાય તો સિગ્નલ દે હે કે તમદવા નો દાન દાદા હા દે લે કે યાર આને જોન બકા હે ભગવાન મોકલાવે હા મટર ન રાખી સાફ સી હું કરું છું હું કરું છું અને એ ભગવાન મોકલાવે બધું કરું છું પણ આ એ લોકો ભગવાન મોકલાવાયદાથી વધારે મોકલે છે એકનેતા નથી મોકલતા એકને તો બિલકુલ ખાલી હોય છે કયા કાયદાથી છે ભગવાન આવું કરે છે દારૂ પીર બેઠેલા નઈ ના એવું છે ગાડ જ કરે છે કેવું લાગે છે પૂરો ભાવમાં પૂન કર્યા છે ત્યારે ફળ આવ્યું સમજ હોય ને એ પૂન તારું મોકલી આપે જયારે પાછળ હોય ત્યારે મોકલી આપે માખું થાય ત્યાર પછી ના આવે भरा नहीं भरा था, था। कि भरवागड़ा करो नहीं करेल ब આપડે લોકોએ લોકોને એટલે આપડે ભગવાન જેવી મુક્તિ જોઈતી હોય તો આ ભૌતિક સુખો જોઈતા હોય તો એ પ્રકાશ આપ્યા કરે પછી તું તું જેવો આઝાદ કરું એવા પ્રત્યે ઘાતે છે એક્શન રિએક્શન તમે ગયા ગામમાં બીજા નવા બનશે ને પણ આપડા દર્શક પછી બહુ ફેરફાર થવા માંડ્યા છે ચિંતા અમેરિકન જેવો છે ખબર કયો ફેર પડ્યો છે બયા કરતું હોય ને સુમેળ કેવી રીતે પડે બીજા બીજો બીજા રેલો ટકા બે પહેલા આખું ઘરે ગઈ જાય કારણ કે ફોકસ માણસુ તમારું નામ બાબુભાઈ તમારું નામ બાબુ તમે નઈ કહું કહું છું તમારું નામ બાબુ ભાઈ આ દેહ નું નામ ચિંતા કરતા કરતા દાદા નું બે હિસ્સા હા હા જો અસર થતી હોય તો હાથ એને એટલું બધું જડતા નથી ધરાવતું માટે હાથના જ નુકસાન થયા आधा चक्कर उतना थे नहीं हां तो गए अच्छा अपना ही रहा बाहर हाथ में चक्कर के ये हाथ के लग न हाथ मस्जिद है काफी काफी साइज बहुत अबे डॉक्टर मारी नहीं ये नहीं डॉक्टर महाराज ये दाखले सन समझ ना बड़ी चला ही चलाओ बराबर ऐसा ना था हाथ ने करे हां ખાવ તો ના ખબર નહી તો એના રિએક્શન હાથ ઉપર જ આવે છે તમને કેમ લાગે છે એ લોકો તો બ્લડ દેખાતું હોય તો એનો ભાવ બેન બઉ જોઈએ જ્ઞાન આપીએ મતભેદ થાય છે પોતાના માટે નહી બોલતા વાત કરે એટલે હાથ ધ્યા આપો બધા પડી જાય રાગે પડી જાય પડી જાય તમારાગો દબો કરે નાગો કરે આપડે આપડે રમેશભાઈ ની વાત થઈ હતી તો કીધું તું ને આપડે કે આપડે છેતરાઈ છૂટી જવું છે કોઈ નો તો હવે એજ કરી ભક્તિ કરવા સિવાય નથી રાખતા ભક્તિ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી દેખાતો રા ને કેટલો વખત લાગશે આ તો ઘણા વર્ષે અથવા થયું નથી બહુ વર્ષે એકાદ દુકાળ તો પડે દુકાન ના પડે તો જમીન પર સારી ના થાય લોકો પાણી એનો વખત કેટલો જશે એમ્બર નથી ને બહુ તો ફન ચાલે છે ગુજરાત બહુ ચાલે છે તમારે બારડોલી માં પણ ચાલે છે ભાઈ તો ભાઈ દબાવી દો એમાં હત્યા ના થાય બરાબર પેલો રસ્તો જે તમે બતાવ્યો કે દબાવી દેવું ક્ષમા થઈ ને એમાં હત્યા ના થાય એ સારા માણસ સારા માણસો ના મધ્ય ને લઈને ગુંડા તત્વો લાભ ઉઠાવે છે ગુંડા જોઈને લડીને આપડે શું ફાયદો કાઢીએ મળે જો ફાટ પડાવનાર હોય ને તો આજે આજે આપડે દેશ પાછું કોઈ લઈ લે બધા તો બીજા દેશ ને લેવા જ નવા નથી એનો દેશ ચાલતો આટલા બધા કેમ પંપાળી ને ચડાવી દેવામાં આવે ઉત્તેજન કેમ આપે અરે એ બધું ઉત્તેજન આપવા જેવું હતું શુદ્રો ને કચડા બાકી રાખ્યા હતા બહુ કચરા આપણા દેશ છે આની થી કોઈ દુનિયા બની તો આથી આજ થી સિતર વર્ષ ઉપર તો માણસ અમારા ગામમાં બેસતા હતા ગામ નું પાછળ જૈવતા હતા એ જેટલું તારે પાછું જડ પૂછી નાખે કલમ કલક અને થૂંકવા માટે કોડિયું બંધાવતા હતા ભાઈ કરે પનુષ મનુષ્ય ઝઘડા કરે અને આટલો બધો તિરસ્કાર વધશે મનુષ્ય આપડે પણ આપડે લાગણી તો રાખવી જોઈએ એવું ના કરાવના સારી રાખવી હજુ તમારા દેશ માં તો ખરા બધા ભાવના વાળા બધા ખરા ભાવના સારી વાળા ખરા બોલાવતા વાકા થયેલી વાકા થઈ ને તાર થઈ છે રામભાઈ તમારા જેવા છે ને તમે પોતે મારું નામ રામભાઈ છે હું રામ નથી આ દેહ નું નામ પડેલું રામભાઈ ના તમારું નામ રામભાઈ છે પણ તમે કોણ છો મારું નામ ઘડિયાળ મારું છે એવું નામે જુદું તમે જુદા તમે કોણ હું રામભાઈ છો કઈ દે દેહધારી તમે છો રામભાઈ તમારું નામ છે એટલે દેહ કોણ રામભાઈ નો છે તમારો નામભાઈ નો દેહ છે દેહ નું નામ જ રામભાઈ પાડી એમ આ દેહ ને ઓળખવા કોણ કોલેજ માં ધારણ કરનારા તમે કોણ એ નહી કરવું પડે જાણવું જાણવું હે જાણવા માટે તમારી પાસે આવ્યા જાણવા માટે તમારી પાસે આવ્યા જાણવા માટે તમે એના માલિક છો આ શરીર ના માલિક છો આ હાથ ના માલિક છો પગ ના માલિક છો માથા ના માલિક છો આંખા માલિક છો માય માય માય કરીએ છે ને પછી મારું નામ મારું ઈઘો અહંકાર પણ મારો છે રામભાઈ અહંકાર છે શું છે એટલે તમે આના જુદા છો જેના કોઈ જાતનો અહંકાર નથી એવા તમે છો તે તમને કોણ છો એવું કહું જોઈએ ઓળખવા માટે મળવા નથી ચોરી થાય છે જોગ નઈ ખાતા એટલે જોખા હોય જેમાં લોકો કમાવાયા છે એમાં કેટલાક ને ધંધા જોગઢ ના ખાય ખાવા દે આ પછી કોઈના ખેતર કપડા લોકો દાદા માન આપ્યા કરે માન ના બદલા માં આવું કર્યા કર માર મના છે ના માકલ થઈ જગ્યા એવું આ વિજ્ઞાન એવું હોય એ સિદ્ધાંત રહેતો છે સિદ્ધાંત બને કે હૃદય આવે જાપી બગડે તો હાંડે કે જા સરસ અંદર જ સક લખું ચાલે દેખાય છે કોને અનુભવે છે એ બધી બીજી વસ્તુ તો વસ્તુ છે આ આપડા જે ઇન્દ્રિયો દેખાય છે અનુભવાય છે એ બધું જ છે પૂરણ થયું હા બીજી કોઈ વસ્તુ નથી હું છું એવું જો આપડે રોજ દાદા કરી દાદા કરો પૂરું થઈ ગયું મેં કામ પૂરું થાય છે પૂરું થવું જ છે ત્યાં સુધી જાદુ છે સ્વભાવી જાય સ્વભાવ થી સુંદર ચાલે જેથી એક ભાવ ઉત્પન્ન થયો બધું પેહી ગયું ખરા બીજું કઈ પૂછ્યું એકાકાર થઈ જાય બધી આમ સાબુ ઘરે દેખાય નઈ આખા છે જ નહિ પણ એ જુદી બંને કેવો છે ટકો થાય હળે ભળે પણ એક વસ્તુ એવી છે કે બે વસ્તુ ભેગી થયા થી ઘણા સગલ બંને એ કોમ્પાઉન્ડ કહેવાય ને નથી લાઠ અવતારે એ જ્ઞાની ના મળે કારણ કે ચાર વેદ ઇચાર બધી ન છે વેદના ઉપરી કેવાય અને જે તમારો અહંકાર લઈ લે એ વિરાટ કરો શું તમે એમ બાપુમારે નેશ્વર્ય હોવું શું હોવું છે તમારા કરીશ બધા કરીશ બધું કેવું છે અવિયાત દા જાન લીધા પછી કેટલા વખતે ખબર પડે કે અહંકાર નો નાશ થઈ ગયો છે તેને નીકળ્યા પછી પાસે એમાં એક્સપર્ટ થયેલો માણસો આમાં પાછો આવે તો અહીં એક્સપર્ટ થઈ જાય ધરાવતો પેલા એટલી જગતી ના ધરાવે ગયું લો ના ધીમો ધીમા બધા પેલો પાછો કારણ કે અલૌકિક દર્શન લોકો સાંભળ્યું ના હોય એવું અને આક્રમ વિજ્ઞાન કહેવાય છે એ લોકો તમે જ્ઞાન આપો એ અક્રમ વિજ્ઞાન એટલે કેટલા પગથિયા સીધા ચડી જાય સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ જોઈ અનેડો તો જોખમ છે બાળવાની કોઈ પડે પછી આવું છું બહાર ધર્મ ધ્યાન એટલે કે તમને અત્યારે કોઈ માણસ અપમાન કરે તો અસર થાય નહીં અસ મારા ઘરે આવ્યા તા ને તો નહિ ભાઈ તમને ક્વેશ્ચન પૂછતા તા પછી તમે કહું કે અપમાન તને અસર થાય ખરી તો એને ના કહ્યું તમે એને દફોડ કર્યો હતો ને એને ખોટું બહુ લાગી ગયું છે અરે બહુ નીકળી જાય ને તેની કઈ વાત વાત કરતો શું કહેતો એટલે પેલા ધીરે પકડી એ છ મહિના જે ડપોડી નો ગુણ હતો ને તે નીકળી ગયું છે બધા નીકળ્યા આપણને હાથે બરાબર બોલ ગીતા અમે તો માફી માંગી આવીએ ને હા તમે પેલું ધર્મજન કેતા હોય કોઈ મળ્યો હોય લઈ રી દેતા હોય ઝગડા પિત્તોલ કરી આપી દે તમે આપી દે ને તો આપડે હો બચાવ દેશ બચાવી ચગાઈ છે ને આપણને આવડતું આપડે આ લડી પડે હોય આ લડી પડે એકાદ ગોળી ખરાબ હતી એટલે તમને અસર ના થાય એટલે શું થાય જે પેલા જે ગયા નથી ઉપાધિ થતી ને એ ઉપાધિ ના થાય તમે ઉપાધિ વગેરે રહો બીજું ધર્મ ધ્યાન થયું કે તમે રાજી ખુશી તેની કોઈ માણસ ને એમ કહો એટલે જ્ઞાન આપવાનું આપણે એના માટેતુ માટે શુક્લ જ્ઞાન એટલે જોવું કે હું શુદ્ધાત્મા છું એ લક્ષ માં રહેવું પોતાના ધ્યાન માં રહેવું હું હું સત્મા છું એ ધ્યાન રહેવું એનું નામ શુક્લ જ્યાં તમારે ધ્યાન માં શું શુદ્ધાત્મા એજ શુગ્લ ધ્યાન દીધું શાસ્ત્રી કાર શુકલ ધ્યાન આખા ઉભું ના થાય શુક્લ ધ્યાન ગણવામાં આવતો સર આટલું જાણ્યા પછી હવે શું જાણવાનું રહેતી જાગૃતિ પણ એ ફૂલ જાગૃતિ આવતા થોડી વાર લાગે ને એકાદ બે જન્મ બી નીકળી જાય બરાબર એકાદ બે જન્માંતર ભી નીકળી જાય ફૂલ જાગૃતિ આવતા એક બે જન્માંતર બન વધારે લાગે એટલે સ્ટોર કરેલો ખાલી કરવો સ્ટોર જોડે ના જાય બાબુ સ્ટોર કરેલો છે ને ખરેખર ડેબોની યોજના ત્યારે થઈ ગયેલી હોય અને એનું બજેટ પણ મંજૂર થઈ ગયેલું હોય પણ જયારે રૂપક માં આવે તારે આપડે ડોક્ટર થઈ ગયેલું છે એટલે પેલા થઈ ગયેલું હોય આમ તેથી એમ વ્યવસ્થિત કરી જેટલી યોજના કરી નાખી વ્યવસ્થિત હવે પછી નવી યોજના થાય નહીં થાય આજ્ઞા યોજના કેવી હોય કે જન્મ થાય ત્યાં મકાનુ ના પડે એ મોટું મકાન ફર્સ્ટ ક્લાસ માં જઈને તૈયાર તૈયાર માં પુજી સાહેબ સંવતિયાર ભાઈ મને કઈ ના પડે ભઈયા સીધા જ જરમદન મળે ના ના તે તેડવા નખોરો લઈ જાય લાલ બધું حلو છે અરે આ તો વેઠાઈ નહી નો સાвантаં દાવ બધા મન ભાઈ એમ થાય કે હજુ છે ભગવાન નહી મળેલા થોડું કરી લેવા કરીએ નાખે એ ભાઈ ને લોિયો સારી જ મળે તો પાપ કર્મ નો બદલો બધો ભૂસાઈ ગયો અનંતવતાર કહેલું એક અવતાર માં ये है आई तो मैं आगे याद ना લાઈ જુલી જાય એટલે કૃષ્ણ ભગવાન ને કહ્યું છે ગીતા જ્ઞાની પુરુષ ગોટો હોય નાશ કરી શકે પાપો અને જ્ઞાની એજ મારો આત્મા છે એટલે હું જ શું કે આવેસનભાઈ એમ પૂછે છે કે આ જગત માં બધાને ક્યારે ખ્યાલ આવશે આ જ્ઞાન નો આ જગત બધાને આ જ્ઞાન ખ્યાલ ક્યારે આવશે ના એવું બધાને આવે નઈ તો એ વિચારવું કે આપડે નુકસાન છે આરી વટર દેખાડો એકદમ દેખાડો પણ આવું એટલે એમની ઈચ્છા આ લોકો સ્વતંત્ર છે જગત અને પોતાની ઈચ્છા આધીન ગણી ને जगत कल्याण भावनाभास जगत कल्याण भावना शु आप जी सुख मर्त होता है हेल्प करो धर्म एट्ले ગમે તે ધર્મ પાડતો હોય એવું કેવા માગે એટલે તો જ પછી શાંતિ રહે ને ધર્મ જગત કલ્યાણ જગત નું કલ્યાણ શાંતિ બધાને રે એ લોકો મોક્ષ માટે કોઈ ને તૈયાર ના થાય दादातत्वी सृष्टि एक, एक ना, ना, ना आ, आत्मा जुनाचन धर्मोलिम धर्मो बद आत्माखाण के आत्माण तो ये समझी ही सकता नहीं कह ના પણ સ્વભાવે જો એક જ હોય તો એ બધા કેમ ઓળખાણ નથી કરી શકતા આવરણ એટલું બધું ઘાટ નહીં બેસવાનું આવરણ ઓછું થઈ છે આવરણ ઘાટ એ બુદ્ધિ પ્રકાશમાં થાય તો એ અહંકાર ઘાટ થતો જાય અને બુદ્ધિ જેમ જેમ આ સમજાય ત્યારે બુદ્ધિ ઘટતી જાય લોકો ઈ કેટલા પાછળ ના આવે હા કરી એટલે દરેક ક્વોલિટી જુદી જુદી તો બહુ લાભ થયો જ્ઞાન થી બહુ લાભ થયો વાંચેલા હતા એક લેખક છે બહુ પુસ્તક વાંચેલા છે તમારું બોલવું આવી જાય જગત અમારી પાસેથી પ્રેમ દેખે પ્રેમ એટલે શું છે कशु संसारी चीज अमारी पास न बोले तो प्रेम देखे नहीं बीजा आओ दादा तक क्या एवं ख्याल आग ना मानसो शुरुआत में जय अपनी तरह भौतिक सुख आशा थी आता हो जाता પછી એમાં અહી છે આશા છે મારા જાળે દાદા બધું જ આપે છે બરોબર બીજું મોક પગલી કેટલાક લોકો દાદા મોખ ને શું કરવાના કે આપડે મોખ ની કઈ જરૂર નથી આવતો રાખો વાર ભાઈ આપડે મોખ ની જરૂર નથી પણ તને કાયમ નું ના જોયે આ સુખ કાયમ જોઈએ તમે કાયમ ના સુખ વાત કરે આપડે કાયમ સુખ એટલે એની ભાષા છે એટલે આવી રીતે મારે કરવું પડે બધું કેવું પડે જાગૃતિ ની જરૂર છે કે નઈ જાગૃતિ બધા ધીર છે છે એટલા માટે છે દાદા કે બોક્સ નો સાચો અર્થ ખબર નથી હા સાચો અર્થ ખબર નથી હા એક મોટા લેખક છે જે આપડા એના આડિટર છે